રાયણ નારાયણ નારાયણ આંખમાં નારાયણ છે મુખમાં નારાયણ છે મનમાં નારાયણ છે રોમ રોગમાં નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા કરતા ચાલે વ્યાસાશ્રમમાં નારદજી પદાર્યા છે વ્યાસ મર્ષીને આનંદ થયો છે નારદજીને સુંદર આસન આપ્યું છે ભારતજીનું સ્વાગત કર્યું છે ભારતજીએ કુશલ સમાચાર આપ્યું છે શરીર તો સારું છે તમારું મન તો શાંત રહે છે ને કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એનું મન અશાંત રહે વિષયણ શક્તિ મનને વગાડ્યું તમારું શરીર તો સારું છે વ્યવહાર દૃષ્ટિથી આ પ્રશ્ન કર્યો છે સંતોનું સર્વકાળ કુશલ જો વ્યાજજીએ હાથ જોડીને કહ્યું છે ભગવાનની કૃપા છે તમારા જેવા સંતોપ દયા રાખ્યા છે સારું છે નારદજીએ કહ્યું છે તમારા દર્શન કરતા એવું લાગે છે તમે કઈ ચિંતામાં બેઠા શાની ચિંતા કરો છો ત્વ પર્યટન કહિવ ત્રીલો કિ અંત ચરો વાયુરીવાત્મસાક્ષી પરાવરે બ્રમણી નર્મતો વ્રત સ્નાત મેલ વિચ પરે બ્રહ્મણી અવરે ચ્રહ્મણી સ્નાત મેૂન વિચક્ષ્યાસનારાયણ દેવો વોલ્મ્યાની બુધિમાન પુરુષ થયો નથી થશે નહીં સંત ઉદય કેવું સરળો મારી કોઈ ભૂલ છે મારા વખાણ ન કરો મારી કોઈ ભૂલ થઈ છે તેથી મારું મન અશાંત છે મારી ભૂલ બતાવો હું સુધારી છું મેં ન્યૂનમ વિચક્ષો નારજીએ સ્મિતા કર્યું અને કહ્યું મારા તમારી ભૂલ શું થાય મને બહુ પ્રેમથી આગ્રહ કરીને પૂછો છો તેથી કહું છું થોડી તમારી બુદ્ધિ પ્રેમમાં પાગલ થઈને વિસ્તારપૂર્વક આપે શ્રીકૃષ્ણની બદલ મંગળભય લીલાનું વર્ણન કર્યું નથી ભગવત ગુણદાન કર્યા વિના વાણી અને મન શુદ્ધ થતું નથી પરમાત્માનું વર્ણન આપે કેટલાક ગ્રંથોમાં કર્મયોગને બહુ ભક્તિ પૂર્વ મીમાંસા કે છે જીવનભર સત્કર્મ કરો યજ્ઞ કરો સ્વર્ગમાં જાઓ શુભ ભોગવીને ફરીથી અહીં આવો કર્મયોગ સમજાવ્યો ઉત્તર મીમાંસામાં જ્ઞાનયોગ સમજાવ્યો બધું છોડી દો આખો દિવસ સત્કર્મ કરતો રહે તો ભગવાનમાં પ્રેમ કેવી રીતે જાય સાધારણ માનવ બધું છોડી શકતો નથી ફસાયો છે એને કર્મયોગમાં વધારે ફસાવે એ મીમાંસાનું જ્ઞાન બહુ ઉપયોગી નથી કર્મયોગ અને જ્ઞાનયોગ શ્રીકૃષ્ણ પ્રેમથી સફળ પ્રેમનું પરિણામ સમર્પણ સતત સત્કર્મ કરતા શ્રી કૃષ્ણનું સ્મરણ કરો ભગવાન કરે છે ભગવાન કરે છે આખો દિવસ સત્કર્મ તમારે કરવાનું છે અને સમજવાનું મેં કર્યું નથી ભગવાને કર્યું જે કંઈ સારું થયું એ ભગવાન કરે અને જે કંઈ ખોટું થયું તે મેં કર્યું છે કર્મ કૃષ્ણાર્પણ કરો એનો અર્થ એ છે સત્કર્મ પ્રભુએ કર્યું છે મેં કંઈ કર્યું નથી કર્મયોગમાં એક મોટો દોષ છે સત્કર્મ કરનારના લોકો વખાણ કરે તમે બહુ સારું કર્યું વખાણ સાંભળ્યા પછી અભિમાન વધે છે અભિમાન વધે ત્યાં બધા જ આવે કર્મ કૃષ્ણ અર્પણ કરો એનો અર્થ એ છે જે કંઈ સારું થયું તે પ્રભુએ કર્યું મેં કર્યું નથી જે કઈ ખોટું થયું તે મેં કર્યું માનવ સત્કર્મ કરે છે ત્યારે માનવમાં ભગવાનનો પ્રવેશ થાય છે માનવ કોઈ પણ ખોટું કામ કરે છે ત્યારે જીવમાં માયાનો પ્રવેશ થાય કર્મયો શ્રીકૃષ્ણ પ્રેમથી સફળ થાય પ્રેમનું પરિણામ સમર્પણ છે પ્રભુએ કર્યું મેં કર્યું નથી જે કંઈ સારું થાય છે તે ભગવાન જ કરે કર્મયોગ શ્રી કૃષ્ણ પ્રેમ વિના સફળ થાય નહીં જ્ઞાનયોગ પણ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય છે જ્ઞાની પ્રભુ પ્રેમી થવું જોઈએ કેટલાકમાં જ્ઞાન તો હોય છે પૈસા સાથે જ બહુ પ્રેમ કરે છે હજાર બે હજારનું થોડું નુકસાન થાય તો દુઃખ થાય છે દુઃખ કેમ થાય છે પરમાત્મા સાથે પ્રેમ નથી પૈસા સાથે પ્રેમ છે તેથી દુઃખ થાય જ્ઞાની થવું બહુ કઠણ નથી પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં પડદો રાખે છે जीव जगत साथे बहु प्रेम करे छे। भगवान मयानों पड़दो रखे मयाना पड़दा में भगवान स्वरूप छुपा जे परमात्मा अतिशय प्रेम करे भगवान मयानों पड़दो दूर कर प्रगट थे ज्ञानी थवु बहु कठिन प्रभु प्रेमी थवू बहु कठिन જ્ઞાન યોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળતા કેટલાક મોટી મોટી બ્રહ્મ જ્ઞાનની વાતો કરે પરમાત્મા સાથે પ્રેમ નથી સવારે છ વાગે ને સાત વાગે ચા પીવાની આદત હોય અને દસ અગિયાર વાગ્યા સુધી ચા ન મળે તો બધું જ્ઞાન ક્યાં ચાલ્યું જાય છે કે ખબર પડતી નથી જ્ઞાન તો છે પરમાત્મા સાથે પ્રેમ નથી સંસારના જળ પદાર્થો સાથે પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ને ભક્તિ કહે છે કર્મયોગ અને જ્ઞાનયોગ શ્રીકૃષ્ણ ભક્તિથી સફળ થાય જેને જ્ઞાન નથી એ જગત સાથે પ્રેમ કરે જેને જ્ઞાન થયું છે એ પરમાત્મા સાથે જ પ્રેમ કરે જ્ઞાનીએ જ ભક્તિ કરી શકે છે જ્ઞાનથી ભક્તિ થાય જેને જ્ઞાન નથી એ સંસારની ભક્તિ થાય જ્ઞાની થવું બહુ કઠણ નથી પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ કર્મયોગ અને જ્ઞાનયોગ શ્રી કૃષ્ણ પ્રેમથી સફળ થાય કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો એવી કથા કરો કે જીવ શ્રીકૃષ્ણ સાથે પ્રેમ કરો ભગવાનના સૌંદર્યમાં ભગવાનના સદગુણોમાં આંખ અને મન જ્યારે ફસાય છે ભગવાન બહુ સુંદર છે ભગવાન અતિ સરળ છે ભગવાન અતિ ઉદાર છે ભગવાનમાં કોઈ દોષ નથી ભગવાન નિર્દોષ સર્વ સદગુણ સંપન્ન છે એવી કથા કરો શ્રીકૃષ્ણમાં પ્રેમ થાય પ્રભુ આ પ્રેમ થાય છે ત્યારે જીવન સુધરે છે શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમથી વરેલી છે કૃષ્ણ લીલાનો આરંભ થાય છે પૂતના ચરિત્ર છે પૂતના રાક્ષસી છે સુંદર શૃંગાર કરીને આવી છે એણે બાલકૃષ્ણને એવું કહ્યું મને પુત્ર નથી હું પુત્ર શબ્દ નો અર્થ છે પુત્ર ના શબ્દ નો અર્થ છે નથી મને પુત્ર નથી બાળકૃષ્ણ એના બોધમાં આવ્યા છે પ્રભુએ કહ્યું આજથી તું મારી માં થઈ હું તારો દીકરો થઈ કેવો સુંદર બાળક આવો દીકરો થાય તો મારા ભાગ્યનો ઉદય છે કેવો ભોળો છે કેવો પ્રેમ કરે છે મને કહે તું મારી માં અને હું તારો દીકરો તું તના એ બેટા તું મને માને છે પણ હું દુષ્ટ છું હું તને માણવા માટે આવી હું તને વિષ આપવા માટે આવી છું બાળકૃષ્ણ બોલ્યા છે મેં તને માની લીધી છે હવે તું જે કઈ આપે તે હું રહીશ હું તના મુખમાં સ્તન આપે છે વિષ દઈને આવી હું તના વિષ આપે છે એક મોટું વિષ છે